ઈશ્વર શું છે ઈશ્વર શાનો કરતા કેવી રીતે કરતા છે કઈ દ્રષ્ટિએ કરતા છે એવું કશું ખ્યાલ ના હોય પોતે કોણ છે આ બધું કેવી રીતે કેવી રીતે બંધાય છે કેવી રીતે ચાલે છે કારણ બંધાય છે સાથી કઈ ખબર નહીં હોવાથી લૌકિક અને આ જો જાણ્યું અધ્યાત્મ વિષય જાણો એટલે અલૌકિકમાં આવ્યો અને અધ્યાત્મ આ બહાર જતા હોય છે અધ્યાત્મા ન એમ તો સાથ સાથે હોય કેવું હા રોજ રોજ ક્રોધ માલમાં ઘટે રોજ રોજ લોક ઘટ્યા જ જાય खो वही जाए पीजु तीज साधन बदलाया करें प्रकार बदलाया कर अवतार अवतार ब्राह्मण जुदूर साधन क्षत्रिय दरक साधन बदलाया कर एकाग्रता हम बनी चुके पेलु तो मन वचन क्या एकाग्रता त्र महीना भले पड़े तो छता तो दिव्यक्ष प्राप्त ज्यादा ज्ञा पुरुष ना फादो न એ તો દિવ્યક્તિ એ જુદા જુદા દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે તમારે મહિને મહિને લેવું પડે મહિનો થાય કે મન બધું શીખાયે એ બાઉન્ડ્રી સંસારમાં આમાં આગળ આગળ રસ્તો છે અને મોક્ષ નો રસ્તો બળી જાય ના તમે મારા તો મોક્ષ નો રસ્તો માવાનું લોકોને માટે વાત લોકો બાર આપડે સારી રાખી ન રે એ દેશ ની સામે ખરા ઘટાડી કાઢવા આપણને માણસ આવ્યો નથી આ બધા માણસ કહીએ બધા થઈ જાય પછી ઉડાડી ગયો પેલું રડી રડી દેવાનું છે અને ભાઈ જતો ભાઈ આખો દાડો ગભડા આમ થઈ જશે આમ થઈ જશે ભય લાગે છે દબાણ ના હોય ને કામ નઈ આવતીયે નહી કશું કરવાનું આપડે કેવું કે સતીજી આમ કરો નહી કેવું ક્ષતિ કરો ફરી આવું ના કરશે એમાં કેવા સતીજી ને કોઈ કે સતીજી આકરાઈ જાય તમે તમારું જ ઉતારે મને ક્યાં કેવું કરો છો એવું કે મગજ તાપ માં થઈ ગયા હોય પંખો નથી ચાલતો એમને ખબર પડી જાય પંખો વગર પમનો ચાલી રહ્યો છે ના ખબર પડે પંખો નથી ચાલતો છે ખબર પડે ટકે ન બિલકુલ નહી નહીરાધાર જ્ઞાન કર્યું આ મેં આપડે આધાર આપતા શું આધાર હો પેલા આધાર આપતા હવે આધાર આપે પડી જાય નિરાધાર થાય આ ધક્કો પગાર થતી સિદ્ધાર્થમાં આપણે જ્યાં ભૂલવાની જરૂર છે ધક્કો એવડો મોટો હોય કે ભૂલી જાય ધક્કો નાનો હોય ભૂલી નાખે એ પાછળ આવી બારણા બંધ હોય પણ મિયાભાઈ બહાર આ જ કઈ તો સત્યમ ના ફાળવો પડે એટલે એક બે મિયા કરતા બધા મિયાભાઈ બુમા કરતા એટલે તમને તો બધા જૂથ ના જૂથ આવ્યા બધા એકાદ બે મિયા એમ બધું ખપાવી ના આવેલા ચોખ્ખું કરી રહ્યા તમારું મન થશે પાક આલા કે એ ના પાડે તમારું અસ્તી જોયું છે આ એક અવતારમાં ખાલી થઈ ગયું એક જ અવતારમાં એડોસ્ટ થઈ જાય ને એક્ઝોસ્ટ થઈ જાય છે કારણ કે એનો ટાઈમ થાય એટલે એડજસ્ટ થાય જ નહીં એટલું આખી જિંદગીમાં એડજોસ્ટ થઈ જવાનું ગયા મન અને નવા આવતા મન બંધ સાફ થઈ જાય બેટરી બંધ છે એટલે એક્ઝોસ્ટ થઈ જવાનું એટલે ફી પીર કરવાની કઈ જરૂર નથી આપડે કારણ કે આપડે મન ને તન્માય કાર થતા નથી અને ક્રોધ માન માં ગતિ કરે એમાં અહંકાર નથી શું નથી અહંકાર શિયાનો જે ક્રોધ માર માં જગત નો તો અહંકાર વાળો ક્રોધ બધું બધું થાય છે તારે બોલે આપણે મહિના બની ગયા નઈ કાયમ બાર જવું જોતો જોતો જોવાનું તો મારે શૈલેષ ભાઈ ને કેવું છે તમે જોતા જોતા જાઓ કે પછી સ્વસતા એવું બરાબર જુએ છે શું અજ્ઞા જુએ છે એટલે અહંકાર ખાતે ગયું એને જોવા જાણવા ઇન્દ્રિય ગમે આત્મ ઇન્દ્રિય ગમે માણસો ના હોય અને પ્રેમ અવધટ હોય શુદ્ધ પ્રેમ એ વધે ઘટે નહીં પ્રવાહ હોય શું અંદર માદકતા વાર ધ્યાન મારતું પછી આપડે તો મહાત્મા આવ્યા ઘણા ખરા કરતા માદકતા માદકતા વારો ક્યાં થવા ખરાબ આ માદકતા છે કે દાદા એ તમને ખબર નહિ માદકતા આ જેટલા ધ્યાન છે બધી માદકતા ધ્યાન હોય ને ધ્યાન તો ઉત્પન્ન થાય વસ્તુ ખેડૂત નું નક્કી કરે અને ધ્યેય જોડે એકાગ્ર થાય ઉત્પન્ન થાય શું થયું તમને ધ્યાનમાં બેસે ને આ બધા બેસે છે હું ધ્યેય નહી આ તો ધ્યાન જ કરવાનું પણ કોણ ધ્યાન કરાગ્રતા કે છે શું કે છે એને ધ્યાન કે છે લોકો અને એકાગ્રતા હંમેશા માદક સવારી છે અજ્ઞાન થી માનસિક આનંદ ભોગવો એ બધો અધિગતિકારો છે ભગવાન થઈ ગયો ભગવાન દાદા મને એવું ખબર નથી પણ મને એટલું લાગે છે કે આ આનંદ થાય છે આત્માનો જ આનંદ થાય છે આનંદ છે હા એવા સંજોગો ભેગા થાય એટલે મન નો આનંદ ઉત્પન્ન થાય હવે મને સાચી વાત લાગે છે બધા વાર ગુરુઓ બધા ઉકેત હતા કે આત્માનો આનંદ ના આ અનુભૂતિ લઈને તો બે પગ ના ચાર પગ થશે આવતા પાયમાલ જેવું થયું છે થોડા ઘણા સાચા પુરુષ છે નથી એવો નથી સાચા એટલે હૃદય ને આપતા હતા ઓછી કરવો એવા છે પુરુષ ત્યારે એમને નથી શું કશું આવડે ને મળા પણ તે જ હોય પણ શું હોય તે